પડે કોઈ પણ કર્મ બંધ પડે ને બહુ ચીજો આવી પડે એક બે થી મુક્ત થાય પછી ચિંતા ભરી થાય ને ચિંતા થાય આ જ્ઞાન કેવું છે ઉપાધિ માં ભયંકર ઉપાધિ હોય ત્યારે સમાધિ રખાવે છે ભીષમ સંયોગો માં ક્ષમતા રખાવનારું અજ્ઞાન કેવું ભીષમ સંયોગો માં કેવા વિશ્વાસ નહી પાપ કેટલા ફરી ગયા નહી પેલા કહ્યું અમે તો આખા જગત ના દુઃખ લેવા આવ્યા છે જેને તારે દેવું છે બધું જોડે લઈ ગયું છે તો અમને લખવાના કૃપા કરી અને પ્રસાદી વર્ષાવે તો બધું કરશે નહી તો કરોડ અવતારે શીખવાનું પડે નઈ જ્ઞાની પુરુષ હોતા નથી થોડોક લાખ વચ્ચે થયા હોય ભેગા તો કામ નીકળી રહ્યા બાપુજી નહીં ખર્ચ આવું જ્ઞાન અપાય છે શું કરું કેટલી ઉંમર છે એમને પાસઠ તો મારા કરતા છે નાના છે પાંચ વર્ષ થી ખોરાક નથી લઈ શકતા બેન પખાલી ને દમ દે કર્યા બાળણ માં ખેપક ખાલી કેટલી માફકુ માફકુ કે જાણે આગે જાણે આજે છે બધા ને દશા જઈ ગયું આ છેલ્લા બહાદુર અમને નવા બાદુ શ પણ થવાનું નઈ આવે નિર્બંધ થવાનું બધું અને દશા જઈ ગયું એટલા બાજુ છે ધર્મ અને શુક્ર અને આત્ક થી નરક્રાજન રાગ ના હોય અને ફક્ત પોતાનું આવે મારી આ થોડી છે પરવાના પૈસા ને શું કરે એ વિચાર આવે આર્થ ધ્યાન થાય ને પોતાનું પછી રૌદ્ર ધ્યાન રૌદ્ર ધ્યાન રૌદ્ર ધ્યાન રૌદ્ર ધ્યાન પારકા દે એવા ભાવ પારકા ને પોતાના દુઃખ ને માટે પારકા ને દુઃખ દેવું હા આગળ તો પારકા નું પડાયું સીધા બરોબર આ કપડાના પડાય છે પઢાઈ લેવું કઈ પણ લઈ લેવાની ઈચ્છા ભાવના કરી ચોથી જ રહતે ધ્યાન શરૂ પડ્યું પઢાઈ તો પઢાઈ દીધું ના જ પડાવી પણ ભાવના કરી ચોથી રવતી ધ્યાન શરૂ થયું ત્યારે જાય પણ મિક્સર થી અહીં પીર્યંત અને પાછું આર્થ ધ્યાન અને ધર્મ ધ્યાન ની મિક્સર થી પીર્યંત બરોબર પણ અને અર્થ ધ્યાન બહુ ઓછું હોય અને ધર્મ ધ્યાન વધારે હોય તો મનુષ્ય પણ ધર્મ ધ્યાન સંપૂર્ણ હોય તો દેવગતિ થાય અને આ ચાર ધ્યાન મહિર ભગવાન સુધી હતા અને પાંચમું ધ્યાન અત્યારે ઉભું થયું છે પાંચ મહારામાં ચોવીસે શિવ શંકરા ચાર ધ્યાન હતા એટલે અમે પુસ્તકમાં લખ્યું એનું નામ અપધ્યાન લખ્યું મહાવીર ભગવાન આ કેવું ધ્યાન આવ્યું અને સાહેબ ચાર કિલો હતું ને આ પાંચમી સિગ્નલ કેજી આ ટ્રીકો કરવામાં આવ્યો શું કે છે બુદ્ધિ થી મારવાના હાથ થી નહીં મારવાની ઓછી લાભ લઈ ગયો પેલા બુદ્ધિ થી શું કરતા હતા ધ્યાન સુધા કરતા હતા વધુ બુદ્ધિવાળો ઓછી બુદ્ધિવાળો સમજણ પાડીને એને પુછા ને દુઃખ ઓછું એવો ધંધો માણતા હતા શું કરતા હતા છોકરી દેખાડે ચોથી લડ ના દેખાડે એ પહેલી ની બીજી લડ દેખાડે પણ તે આનંદકાળ સુધી રહેલી વધુ મોટો માયસ વાળા પાંચ ને સાત ચાર ખુલી છે પણ અત્યારે આ જીવો આકાળ ના જીવો ચોથી ના જતા જાય ઘરગતિ જાય છે જાય છે પણ આ કાળ ના જીવો નરક ગતિ લાયક બહુ નથી બરોબર જાનવર ને લાયક ચાર પગ અમને ખબર છે એટલે મોડા છે મોડા છે મોડા છે દાદા આજે હલકી પુડી ના દેવ થતા હોય છે ભુવનપતિ ભુવનપતિ અને વાણવંતર ના દેવો ઈ કઈ કઈ રીતે થતા છે ભગવા શાસ્ત્ર જ્ઞાન એટલે ભગવાન ની આજ્ઞા પૂર્વક નો સપના હિસાબ કરે પણ આજના પોતે પોતાની જાતનું કષ્ટ સેવન કર્યું ને એટલે એને ગતિ તો થાય કષ્ટ સેવે ધ્યાન ના કરે ત્યારે આત્મ ધ્યાન ના કરે ખબર અમારી જોડે વેર બંધાઈ રહ્યો ને તે પછી પોતે મેળવવા માટે ભોગ વાવડાવે બરોબર જાય અને આવતું આ કળ્યું પદ્ર એટલે આ પૂરવાનો વ્યાર બાંધેલો હોય ને કે આ દેવ લોકો બધું બે રાખ બસ કીધી પહોંચે નહી એટલે સુધી રાખજે સોય પાછા રાગદેશ હોય કે તીર્થંકર ઉપર રાગ જબરજસ્ત તરીકે ઘણા જક્ષો દક્ષો બધા હા ઉત્તરાખંડ અંદર એક પ્રશ્ન આવે છે ઉત્તરાખંડ એક પ્રશ્ન છે ગૌતમે પ્રશ્ન ઉત્તરાખંડ માં સ્વીકારતા એક પ્રશ્ન ઈ છે 24 चोवीस तीर्थंकर भगवान जवाब आप चोवी तीर्थंकर भगवंत करने दर्शन जीव ने सम्यक दर्शन जीवन प्राप्त थी जाए तो आवा देव जब एम राग हो तो प्राप्त नहीं करता ના સમય દર્શન તો આમ નઈ રાગ જ ખાલી રાગ જમ્ય એવું કઈ પ્રાપ્ત નહીં થાય મારી ના પગ દબાયેલા હજુ સમય દર્શન નહી થાય પગ દબાયા છે ને ભગદાડો જ્ઞાન થતા પેલા હજુ સમય દર્શન સમય દર્શન બઉ અઘરી બધું સમય તો દર્શન તો ભગવાન કે એમાં પક્ષપાતી હોય જ નહીં એટલે પણ આટલો રાગ હશે કેટલો રાગ હશે એમના શાસન લેવો પડે શાસન ઉપર કે એમાં દરેક નો જરાક એટલે આ બધા માર્ગ બહુ સરસ છે તો લદા જુદી જી જે નવસો દાદા સંપૃતિ થી આ સાત્રો એમ કે છે કે સોમ પૃતિષ ચક્ર છે જ્યોતિષ દેવો જે યોજન માં છે જે યોજન ગાળામાં એમાં માણસો વસ્તી વધે છે એમાં એ બધું લખ્યું હોય ને તો એમાં શું ધીરો ભાજ કહેવાય બરોબર છે માણસ ને ભૂમિકા અમુક ઉર્ધ ગતિ જ નહીં પડે ને ઉર્ધ ગતિ કેવાય ઉજ બરોબર છે મધ્ય લોક સિવાય માણુષ એ નથી બરોબર મધ્ય લોક અને મધ્ય લોક ની ઉપર ઉર્ધલોક કહેવાય બરોબર એ ઉર્ધલોક માં એક પણ માણસ મધ્ય લોક માં આ પંદરે પંદરે જે છે એ બધા મધ્ય લોક મધ્યલોક નીચે વ્યંતર બરાબર વ્યંતર આપડી સાથે નથી થોડા અડધા નીચે છે ને સાથે નથી વ્યંતર બે રીતે છે અડધા રીતે અડધા આપડી સાથે છે ને વ્યંસર એ તો પણ એ લેવલ દેખાડવા માટે એક જ વાત કહી કે મધ્ય લોક નીચે છે તે માત્ર ને કહ્યું કેરીઓ બેરીઓ બધી દ્વારકા માટે કરાય છે મોર ખાઈ જતો હશે ધર્મ માં છે ભગવાન ના કહેલા ધર્મ ભગવાને કહ્યું શિવ માત્ર નો યોગ ઉપયોગો બરો ઉપકારો શું કે છે જીવ માત્ર નો ઉપયોગો બરો ઉપકાર એટલે મનસ અને કાયા યોગ અને ઉપયોગ એ બુદ્ધિયો બુદ્ધિનો ઉપયોગ હોય આત્માનો શુભાષુ ઉપયોગ હોય કે શુદ્ધ ઉપયોગ હોય એ બધા યોગ ઉપયોગ છે તે પરોપકાર માટે વપરાવે છે આ તો જુઓ ના વકીલો કેટલા પરોપકારી વિચારો આપણે પાસે મોટી એની સહી વાપરીશું તેણે નહીં વાપરા ડાક્ટરો કર્યા હતા સીધું હરકું કરી આપે વજન ઓછું ઓછો કરી આપે ઝાડો એને સવા માસ વિચારા મોસમી મોસંબી નું ઝાડ એ ખાઈ જતી છે મોસંબી બાકી આખો દરું તમારું કામ કરે છે આ બળદ બળદ નહી કામ કરતા બિચારા ગાયો ગાયો નથી કામ ગાય ને થોડી પડ્યા ચિંતા રાખે છે ભગવાન તેના બદલે દુરુ અને અપકારો ફર અપકારો નથી ઉપવા ને બદલે અપકારો કઈ નથી આક્કલ પેદા અક્કલ વાય પેદા અક્કલવારી પેદાશ બીજા શબ્દ માં સફાઈમય હતનપુચાર્ય થોડાક રહી જાય ને સારા બાર ઉચ્ચાર જુઓ એકાઉતારી થવાના છે એકાવતારી એકાવતર દાદા એ કિલ્લા એકાવતરી કર્યા છે દાદા એ કિલ્લા છે ને એકાવતરી કર્યા છે પોતાનું કન્ફર્મ કર્યું છે મારું કન્ફર્મ છે પોતાનું જયારે અને બે થાય તો શું એવું છે આ જ્ઞાન મળ્યા પછી આ જ્ઞાન મળ્યા પછી સંજોગો બધા જ્ઞાનીઓ જ મળ્યા કરે છે આ જ્ઞાન મળ્યા પછી એને સંજોગો કેવા છે આપડે પોકાર થયા કરતા કોઈ જીવના માટે એકાદ અવતાર વધાર કરવો પડે અમારે ચંદ્રકાંત શું કરશે બીજા ભાવિક શંકર કે એકાદ અવતાર વધારે થશે પણ બધાનું કામ કરી નાખવા દેવો વધારે હા એક વધારે આવકાર ગયા લોકો ના હોય તેને વાંધો નહીં કોઈ જાતનું શું કહીશ હવે તો બધી સંજોગો બધા જુદા બાજુ ને તમે છો બધા રેસ રમતા ના હોય પણ રેસન થયું રેસ માં રમવાની અનુભવ થઈ ગયો છે કે બધી જાતનું પાણી ચાલશે લાવ લાવીયા શુદ્ધ કરવા માટે પરમાણુ નામ છે એવું શુદ્ધ પરમાણુ શુદ્ધ પરમાણુ જેને શું કે એનું નામ શું કેવું જયારે આપડે કઈક કપડું આપીએ ખેંચી નાખીએ યોગ ક્રિયા થઈ અને ધ્યાન યોગ ક્રિયા ને ધ્યાન ને ગુણાકાર પ્રમાણે પરમાણુ ખેંચાય પેલા પરમાણુ તો શુદ્ધ ખેંચાય છે પણ આ ક્રિયા ના ધ્યાન ને લઈને પ્રયોગશાળ પછી આ ના પ્રયોગશામાં આયાત્રા ના પ્રયોગશાળા હવે પ્રયોગશાળ કેવું હોય તો તેવા પ્રયોગ પરમાણુઓ આ વિશ્વ માં અહિયાં બધું પરમાણુ ઓ છે આ પરમાણુ થી ભરેલું બરોબર છે દાદા આવે ખેંચાય છે પરમાણુ ખતે શરીર ના કયા ભાગ માં આવે છે બધેથી દાદા આપડે ચરી પાંચ પ્રકારના કીધા જી વૈશ્વિક ભગવાન શરીર પાંચ પ્રકાર ના ગીતા એમાં જીવ જયારે મળી જાય છે ત્યારે તેજસ અને કારમણ બે કરી લઈને જાય તે એટલે મૂળ વસ્તુ અને કારમણ એટલે હવે આખોઆું શરીર મૂકી જાય છે તો પછી ઘી જે લાગ્યા છે ઉર્ધા નહીં જાય કે ક્યાં જાય બે શરીર સાથે જાય છે સૈજસ અને કારમણસ જે કારમન શરીર એટલે આકાશ ને આકાશ દાદાજી અહિયાં લાગ્યા છે બધા શરીર છે વાટેચન થાય છે શું થાય છે તે પ્રયોગ રૂપે જાય પરમાણુ રૂપે પ્રયોગશા પરમાણુ રૂપે જાય એ કારમાં ખરી પ્રયોગશાળ કરવાનું છે બીજું કશું નથી કોઈ પણ શરીર સાથે લઈ જ નો આકાર કેવો થઈ જાય છે આ શરીરમાં જે છેલ્લા શરીર હોય ને ધરમ શરીર ભગવાન નું ભગવાન નું સાત ફૂટ નું પોલ થયા બધું ફિટ થઈ જાય અને એટલા પ્રમાણ આત્મા એ આકારે ત્યાં જાય બરોબર છે જાય બેઠો હોય ઉભો હોય તો ગમે તે રીતે હોય તો ઉભો બી રીતે પણ એ બે સસ્યો છે બે માન લઈને જાય કમી થઈ જાય તો પૂરો ભાગ કમી થઈ જાય બરોબર ત્યારેગર શરીર જોડે જાય નઈ બરોબર પ્રતિબંધ થઈ જાય બરોબર કાર્ન હોય ત્યાં સુધી ઇલેક્ટ્રિકલ હોય કાર્બન હોય તો તો બુદ્ધિ ના ડકા છે બધા આની શરૂઆત ક્યારે થઈ થઈ બુદ્ધિ નો ડકોનો અંત ક્યારે આવ્યો છે એમાં બુદ્ધિ નો ડપો બરોબર છે નથી કર્યું આત્મા આત્મા જ રહ્યો છે આખા સંસાર કાળમાં શું કહ્યું આત્મા આત્મા આરોગ્ય રહ્યો છે ને સેજે ચાલ્યો નથી જયારે છેલ્લે દેહ મોગ જવાનો થાય ને કારણ છે પણ એ અહંકાર અહંકાર ઉભો થાય છે એ વેદે છે દુઃખ ને ચાતાવી એ વેદન થી બધું ઉભું થઈ છે રોંગ વિલીફ ઉભી થઈ છે આત્મા ફેરફાર નથી થયો નથી પર્યાય ની અસર પર્યાય આપડે સાફ થયા કરે તો આત્મા અમે આખો આપી દીધો અને પ્રાંત થી ઉડાવી દીધી ભગવાને કહ્યું મહાવીર જેવો આત્મા છે અજ્ઞાની નો ત્યાં સાહેબ હોય પર્યાય થી સર્વતા પણ નિશંકતા ઉત્પન્ન ના થાય ને નિસંગતા ત્યાં જાય ને શંકા કરનારો જ અહંકાર કરનારોકાર શંકા નિર્મૂલ થયું એટલે પોતે બધી આખી પાર્લામેન્ટ એક્સેપ્ટ કરે આ શરીરમાં પાર્લામેન્ટ એકાકારે એકાબ એકાદ થઈ નથી કોઈ જાણે વિરોધાભાસ કાયમ એટલે અજ્ઞ નું અજ્ઞાન અજ્ઞાશક્તિ અને નિરંતર વરોધ શું કર્યું જ્ઞાની પુરુષ છે આખી પર્લામેન્ટ કરે બધા એકાત એકાદ થાય આવે એ બધા એકાત એકાદ સારા માટે થાય છે એ સુખના માટે થાય છે પણ એમને એમ ખબર નથી કે આમાં આપણું મરણ મરણ કરશે જ્ઞાની પુરુષ એકાદ્રા એની પર જ બોમ્બ ફેંકાય છે મરણ થશે તો હમા થાય એમનું એમ ગોન જ નહીં ને એવું જ એટલે જ્ઞાની પુરુષ ના હોય તો બધું કામ બધું સરળ થઈ પડે ને એટલે થાય નહીં સત્યદાનંદ બરોબર છે કે હા ખરે બધી સુવિધા મોક્ષ માર્ગ નો તો તો તો કઈ ભટરી બધુંબ બંધન કોઈ ને ગમે જ નહીં જીવ માત્ર ને બંધન ના ગમે અને આ જીવ છે કે જેવા ત્યાં જીવ છે બધા પરમાત્મા છે એમને તો દેખાય છે તમારા પરમાત્મા પરમાત્મા દેખાય છે ઉઘાડી વાંચે શું તો પરમાત્મા છે આ બંધન તો ગમતું છે કોઈ વાઈફ છે એવું પડે પેલા પાસે ધણી ધણી છે ધણી પણ બજાર ધણી બધું બજાર ધણી છે બેઠો હોય તો ધણી પણ બજાર એનો જે આ પ્રવાહી થાય છે એનો આત્મા થાય છે આ ફસાવણ માં કોઈ ગમે નહીં બંધન કોઈને ગમે નહીં આ બંધન કેમ ગમતું છે પોતાના અનંત શક્તિ છે અનંત છે હદભાર વગેરે વસ્તુઓ છતાં આ જોમે તેમ મુશ્કેલીઓમાં આખા દિવસે કાઢવા ચિંતા ભરી અનંત શક્તિઓ તારા ઘર માં ઘણું ધન મને ખબર નથી ધન કાઢી લે તો કામ લાગે એટલે અનંત શક્તિ છે આ જગત હસામણને લઈને બુઝામણને લઈને સમજાતું નથી મારે તો આ બધા ઉપરી કેટલા બધા છે ઉપરી આ વર્લ્ડમાં કોઈ જીવનો કોઈ ઉપરી છે જ નહીં એક્ઝેક્ટલી રિયલિસ્ટિકિંગ રિલેટિવ સિલ આ બધું ઉપરી દેખાય છે એક્ઝેક્ટ રિયલીસ્ટિકિંગ કોઈ ઉપરી છે જ નહીં ઉપરી હોય તો મોક્ષ કોઈનો થાય નહીં ખબર નહીં આવે છે ઉપરી હોય તો મોક્ષ કોઈનો થાય નહીં मैं कोई उपरी नहीं। बद्दा से नही बधा जीवों सामन्य भाव आत्मा परमात्मा जेनी जक्ति आवरण तूट प्रगट थी शक्ति के फल मे एट फल मे बस कोई कोई तो उपरी से नही हूँ कई कोई उपरी नहीं हूँ तो निमित्त छू शू मार प्रकट थी शक्ति तारी प्रगट एक वस्तु एक अ प्रगट है प्रगट से प्रगट शक्ति उत्पन्न जाए तो कस नैमित्तनी स्वरूप मोक्षिक संसार शु स्वाभाविक मोक्षिक संसार थे? વિકલ્પિક વિભાવિક સંસાર છે અને પોતાનો સ્વભાવિકલ્પ થયો જ્ઞાની પુરુષો નિર્વિકલ્પ કરી આવે એટલે પાછો સ્વભાવ જાય વિકલ્પનો નિર્વિકલ્પ કરી આપે એટલે સ્વભાવ જાય વસ્તુ સ્વભાવમાં આવે ત્યારે ફળ આપે સ્વભામાં ના આવે ત્યાં સુધી ફળ આપે નહીં અને આ વર્લ્ડમાં બધા ધર્મો ચાલે છે એ તો બધા રિલેટિવ ધર્મો છે માટીથી માટીનો માટીથી મહેલ કાઢવાનો ચાલતો ને રિલેટિવ ધર્મો સ્વાભાવિક ધર્મ નહીં સ્વાભાવિક ધર્મ એટલે રિયલ ધર્મ કહેવાય આત્મા પોતાના ગુણધર્મમાં આવી જાય તો એ સ્વાભાવિક ધર્મ કરાવે પ્રગટપણું પામે પણ નહીં તો ત્યાં સુધી જ્ઞાની પુરુષ ના મળે ત્યાં સુધી રિલેટિવ ધર્મો આવતાથી આ ભૌતિક સુખો મળે અને ભગવાન નું નામ લેવાય એમ કદું કદું પ્રગટ થઈ શકે કઈક રિલેટિવ સર દે એટલે પોતાને કોઈ દુઃખ ના દે આ જગત કેવું છે સ્વતંત્ર છે કોઈ તમારા એક દખલ કરી શકે એમ નથી કોઈ જીવ કોઈ જિલ્લામાં ચિંતિત માત્ર દખલ કરવાનો અધિકાર ધરાવતો નથી જઈને જો દખલ હોય તો કોઈ જીવ મોક્ષ જઈ શકે જ નહીં દખલ છે જ નહીં આ દખલ તમારા તમારા પરિણામ છે શું છે રિમ્પોટેક જે કંઈ દખલ થઈ છે ને તો તમારા પરિણામ છે તમારા ચોપડાના હિસાબ છે એ ચોપડાના હિસાબ ચોખ્ખા કરો તો એમાં કોઈ તમારી દખલ કરી શકે એમ છે નહીં કોઈ જીવ તમારું નામ નહીં દાખવી શકે તમારું ઉપરી જ કોઈ નથી ને ઉપરી કોણ છે કે તમારી બ્લન્ડર્સ અને તમારો મિસ્ટેક તમારી બ્લન્ડર્સ તમારી મિસ્ટેક બે જ ઉપરી છે હું ઈશ્વરભાઈ છું એ મોટા મોટું બ્લંદર કેવાય જ્યાં તમે નથી ત્યાં તમે આરોપ કરો છો હું ઈશ્વર ભાઈ છું આરોપિત ભાવ કહેવાય જ્યાં નથી ત્યાં તમે આરોપ કરો છો હું છું જ્યાં છો ત્યાં ખબર નથી પોતાના ક્ષેત્ર ની ખબર નથી પોતાના ક્ષેત્ર માં રહે સ્વ ક્ષેત્ર માં તો ક્ષેત્ર જ નથી પોતે પોતાના ક્ષેત્રમાં મુકામ કરે અને ક્ષેત્રના જ બધે એમાં કામ કર્યા કરે તો પણ આ તો પર બેઠો છે અને ત્યાં આરોપિત ભાવ કર્યો છે હું ઈશ્વરભાઈ છું અને આ મારું છું ક્ષેત્ર મારું કરી ત્યાં શું થયું હું ઈશ્વરભાઈ છું ને મારું છે એ આરોપિત ભાવ કહેવાય આરોપિત ભાવ એટલે પછી મંદિર માં બેઠો હોય ભગવાન નિરંતર આરોપ લાગ્યા જ કરે છે પછી ઘટમાં ચાલ્યા કરે છે આ સંસ્થામાં ભટક ભટક ભટક ભટક અનંત કઈ ઉકેલ લાયો નથી જરાક જરા શાંતિ વરે કઈક આ પુણે પુણે હિસાબે એટલે પાછો ત્યાં આગળ અભિનિવેશ થઈ જાય મસ્તીમાં પડી જાય આ જે રસ ચાખવા જેવા નહીં આ કલ્પિત રસો છે બધાના શું કલ્પિત રસો પોતાના ઉભા કરેલા રસો કલ્પના ઉભા કરેલા રસો છે આ રસ સાચા નથી કલ્પના ઉભા કરેલા રસો છે जगत कल्पना जाएजो करो करते गुन्गार बहु मोटो गणा संयोग સંયોગો ના દબાણ થી તમારે સંયોગ નું દબાણ આવે તો તમારે ના કરવાનું કાર્ય કરો ના કરો આ સંબાણ ચાલી રહ્યું છે પોતાની ઈચ્છા આવી હોય નઈ આવું બંધન માં આવવાની ઈચ્છા કોને હોય પોતે ભગવાન પરમાત્મા દેખાય મને તમારા માં તમને દેખાય છે તમને દેખાય છે મને આ બધા દેખાય છે આ દિવ્ય ચક્ષુ વાળા છે બધા દિવ્યા ચક્ષુ એટલે ગધેડામાં આત્મા દેખાય કૂતરામાં આત્મા દેખાય જીવાનું જોતા આત્મા દેખાય આત્મા દેખાયા પછી ગધેરા ને મારવાનું મન ના થાય ને ગધેડું હમ આવું કર ના થાય હા તો એમને આમ તો કદી ગધેડું આવ્યું તો લગ્ન કરવા જાય પાછો આવી જાય હવે એમાં લગ્ન કરવા જાય પાછો આવ્યો ને મનમાં એમ શું જાય કે આપણે એમને શું કઈ માર્યું કે ના માર્યું નથી પણ હું આ ભયંકર ગુનો કર્યો કે શું ગુનો કર્યો છે ગધેડો આવ્યું પાછું પાછા ભાઈ ગધેડા બેઠેલા ભગવાન શું કે છે કે મને મને હું ગધેડો માનો માટે એક અવતાર તું ગધેડો જે થયા છે બસ આપણી રીતે સંસાર ઉભો રહ્યો છે બરાબર ને ભગવાન ભગવાન વિતરાગી તમારામાં વિતરાગી છે એમનામાં વિતરાગી છે આપમાં વિતરાગી સભાનો છે બરોબર ને હું આના ભાઈ થયું આના મામા થયું આનો કાકો થયું આમ ભત્રીદ થયું બધી રંગ બિલીફો બેઠી બેટ બેટ કરી રંગ બિલીફો બેઠે રંગ જ્ઞાન ઉભું